પર્યાય છે એટલે વાંચતા જ આપણા પર્યાય બધા બદલાતા જાય આનંદ આમ કરતું કરતું એમને કોઈ ને જો બરોબર વિતરાગી વાણી રાગદેશ હોય તો કામ થાય નહી કામ થાય નહી ભગવાન તેને લઈને અત્યાર સુધી પચીસો વર્ષ સુધી ચાલે છે તો હજુ એ વાણી નો અસર થાય જ્ઞાનીપુરની વાણી નો અસર થાય કે ચાર પેઢી સુધી તો શું કિશન કોરોની આટલી બધી વાણી અજબૂત વચન બળ હોય એટલે વતન બળ એ કામ કર્યા તમારી શક્તિ ના હોય તો એ પણ તમને નક્કી કરો મારે આજ્ઞા પાવી છે એટલું જ તમે નક્કી કરો તો એ બધું પોતે પોતે વચનબળ અને જે તમારા ના હોય તે છોડવું હોય તો આજ્ઞા છૂટી જાય એ ઝંઝાળ તમારે છૂટતી હોય તો પછી તમે મારી પાસે લો તો વચનબળ કામ કરે અને બીજું તમારા મનમાં એમ થાય કે દાદાને પ્રોમિસ આપ્યું હવે મારા કરાય દાદાને પ્રોમિસ આપી ખરીદ ચાલે પણ મિત્ર બીજો કોઈ ઉપાય નથી રાણી કશું કામ કરશે નહીં જ્ઞાન લીધું નથી બોલાક નઈ કોઈ વિરોધ ના કરે પણ કોઈની ટીકા સહેજ નહી થાય બે ભાગ વાંચ્યા મેં વિરોધ ના કરે ખંડન ના હોય એને માટે વિરોધ છે વિરોધ તો ગાંડો અહંકાર છે અહંકાર તો સીધો હોય જુદી છે પણ ગાડો અહંકાર છે આપણને ઈચ્છા ધરાવતો હોય દર્શન કરવાનું એને દરેક આ જે ઊંધું કરનારા છે ને બહુ ફળ મળે ઊંધુ કરનારા પાછા ફરે કોઈ ની પાછા ફરે ની બહુ ફળ મળે કરવાનો ભાવ નક્કી કર્યો હોય કોઈ માણસે જેવું તેવું કર્યું ને શું કયું ગમે તેની સમજણ થી પણ પાછો ફર્યો સમજણ આપી તેને ફળ જુદી જાતનું મળે આ તો વિતરાગ માર્ગ છે તેને જુદી જાતનું મળે બગાડતી જ હશે કે કઈક સારું કરતી હશે કઈ પણ વસ્તુ સુધારે નહી જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી મિથા બુદ્ધિ ની આગળ કોઈ બુદ્ધિ મોક્ષ માં જ ના દે અચ્છા બુદ્ધિ જ્ઞાની પુરુષ પાસે બેસે તારે કે જ્ઞાન થાય નહીં એકદમ સીધું જેટલા પ્રમાણમાં સમ્યક થઈ એ સમ્યક દર્શન ને લાવે શું કહે તો પછી બુદ્ધિ અને જ્ઞાન જુદું જુદું બઉ જુદું બુદ્ધિ બુદ્ધિ રખડાય મારે બુદ્ધિ અમારામાં બુદ્ધિ ના હોય બિલકુલ એટલે સમજી ગયા અમારામાં બિલકુલ બુદ્ધિ ના હોય કેવીરેક્ટ પ્રકાશ હોય કેવો હોય આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રકાશ સ્વરૂપ છે તે જ ડિરેક્ટ પ્રકાશ અમને હોય પછી અમારા કોડિયા ની જરૂર પરંપરા થી ચાલુ આવેલી છે પરંપરા થી પૂર્વ ભૌ માંથી પરંપરા એટલે જે આનંદજી ના વ સંસારમાં જેમ થાય છે આ સંસાર જ છે ને અમાર ધર્મ ક્યાં છે અમૃતવાદ હોય કેવો હોય વિખવાદ ના હોય સ્વીકારે એટલે ભગવાન છોડી દે પછી તારી દ્રષ્ટિ થી તું સાચો છું હું કઈ બે હીરું ત્યાં જોડે એ દુરાગ્રહ ના કરે ભગવાન આ દુનિયામાં જે સત્ય છે કેમ ભાંગો સત્ય તો સત્ય જ હોય ને સાહેબ સત્ય એ તો સત્ય જ હોય ને એમાં લૌકિક સત્ય ને આ લૌકિક સત્ય છે અત્યારે તમારે તમે ક્રાંતિ ક્રાંતિ ને હમણાં આખું ગામ ચોર લોકો નું હોય ત્યાં આગળ આપડે કહીએ કે અહીંયા આગળ પાંચ રીમો તો આપડે ન્યાય મળે બરોબર કેમ બધા ચોર છે અમુક કાર્ય અસત્ય થઈ પડે માટે એનો તાણ ના હોય એની પકડ ના હોય અત્યારે આ અંધારું બહાર દેખાય છે તમને હું કહે અંધારું કારણ કે તમારી જોડે આખી રાત કઈ બહેરું માથા બોલ કે તમને ના દેખાય અને અત્યારે ભાઈ ને છે તે શ્રીખનપુરી બહુ ગમતી હોય એમને એ માટે બનાવ્યું આપડે પછી શિખનપુરી જમતા હોય પછી બે ત્રણ પુરીઓ નાખીએ તો શું થાય એ સાતે છે આ સત જ ન ને આ તો વ્યવહાર સત્ય ના ચાલે એની પકડ્યો પકડ્યો નઈ એની અમે તમને એક ફરું ના કહી શું પકડો ક્યાં સુધી સત્યાગ્રહ ભગવાન ની અંદર ના હોય સત્યાગ્રહ લોકો નો હોય હોય ભગવાન અમે નિરાગ્રહી હોય અમારા માર્કેટમાં પડીએ ને પાર નથી આવ્યો અનુભવમાંથી <laughs> મે